અમદાવાદ ના સંસ્થાપક ધર્મ રક્ષક પર મંગળવાર તારીખ ત્રેવીસ દસ ઓગણીસો ચોર્યાસી धारण कर मुख आग मु तथा देश देश हरिभक्त सभा भरा बैठी पीजी महाराज बोलया जी જેને ભગવાન ની મૂર્તિ અંતર માં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વે સંભાળી રાખવા अथवा अथवा भगवानी मूर्ति साढ़ू थे टा विष्णु याग करमी एकादशी आदि व्रतना वर्षो वर्ष उत्सव करे ब्रह्मचारी साधु सत्संगी ने भेगा करे छे का जो कोई पापी जीव हो अंत काले स्मृति थी तो भगवान धामी प्राप्ति थाय દેખાતી હોય પણ અંત કાઢે તો એ ધ્યાનમાં જવું આકરું પડે કાલ ના વચન ને હવે બે ખાધું ને કાલ ની વચન બોલી ગયા અને આમાં મૂર્તિ અંતર માં ગમે એવી દેખાતી હોય છે લીલા ચૈતન એ કેવી મેળવે હા એ વાત હતી પેલા વૈરાગ નું આવી ગયું અને આ એવું મૂર્તિ નું મગજ માંથી કહેલ નહી તમારે આપણું એટલું સારું અને બીજા નું એટલું ખરાબ માણસ તો ઠીક પણ એને મૂરખ ને ઢોર કયો આપણે ઢોર થવું ઈશ્વરે જ્ઞાન ધંધુ આવી એનો ઉપયોગ જ નહીં એમ ને કોઈ કેસે કહ્યું કે કયું વાત નથી પણ તમે જયારે તમારો મગજ ન પહોંચે ત્યારે એનું પ્રમાણ લેવું અને તમારે નક્કી કરવું ને એ ક્યાં ભાવમાં લીધું હોય ભાઈ એને તમે કેવી રીતે મેળવી શકો હે આ તો હાલી મોવાલી હાલી નીકળ્યા વિચારે કારણ કે માયા ના જીવડા માયા લાવું નથી માર્ગે જવું હોય ત્યાં રાજા પેડા હોય તો હારું ને શું મારી ગુરુ નું વાહેલા નવરા નર આવડો એમાં કલ્યાણ માં કાલ નું ના અથડામણ ન આવે કાલ નું વચામ આમ જોશી अवतारे जे स्थानकारी ब्रह्मचारी साधु सत्संगीत रा दुख मैं भगवानी, भगवानी स्मृति या करवा એને એ ભાવ કીતો ને પણ ભાઈ સંત કેવો હરિભગત કેવો એ કઈ નઈ સ્વામી જે મને ચોખ્ખું ચોખ્ખું ખાધું હોય એટલે પછી ન મળે એટલે પછી એનું થઈ ગયું કે ભાઈ ડેરી નું દૂધ આવે બી મળે ને આજે આખા ફરી આવો સંત સમાધ સંત લુબડા ને વખત એટલે એને માટે આ શાસ્ત્રો વ્યાસ વાલ્મી કઈ કે મહેનત કરી છે હું જોશું ભાઈ ધીરે ધીરે હાથામાં ઈ પડે હાથો પાકવા આવે ને ત્યારે એના ગળ પણ બહુ હોય ગળ પણ પી પી એની ચામડી બઉ કઠણ હોય હાથાની એમાં દર પાડી દીધું એને અંદર પણ સિંચોડો એના તૈયાર થતો હોય એમાં મૂકે રસ થઇ જાય ને એનો બોલ થઈ જાય આ બધા ને અત્યારે ભલે મકલાય બધાય સ્વામીનારામે કામણી ત જે ભગવાન ની મૂર્તિ નો ખુલવી જોઈએ એને બધા એમ અનુસંધાન મેળવું જોઈએ બોલો પછી ગઢડા મધ્ય દાદા ખાત્ય ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના આગળ साधु तथा ईर्षा हे महाराज ईर्षा तो रहे तेरे श्रीजी महाराज बोलिया ईर्षा करवी तो नारद जीव ना जी करी जेम एक समय नारद जी तुम्बरू वैकुंठ ने विषय लक्ष्मी नारायण ना दर्शन ईर्षा आमरु गान सीख भगवान प्रसन ने प्रसन्न करू पद जी गान विद्या सीखता भगवान आग गए भगवान ने कहूंगा तमने जेवु गाता सात मनवतर सुधी गान विद्या सीखा भगवान आगे गाया तो भगवान प्रसन्न न थ पीछे तुमरु पास गान विद्या सीख्या અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા શ્રી કૃષ્ણ કરવી છે જેના ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણ ગ્રહણ કરવા અને પોતાના અવગુણ ત્યાગ કરવા અને તેવું ન થવાય અને જે ઈર્ષા એ કરીને ભગવાન ના ભક્ત નો દ્રોહ થાય એવી ઈર્ષા નો તો ભગવાન ના ભક્ત ને સર્વ પ્રકારે ત્યાગ કરવો એવી રીતે ના પાડી એટલે બધું બતા કોઈ કરવા શીખ્યા છો સાધુ તો ઈષા કરવા હતું સાધુ હુકામ થયા પ્રસાદ સાધુ હુકામ થયા બરાબર એકબીજાથી આગળ ખાવાની સ્વામી ની સાથે ઈર્ષા કરવી જોઈએ કરો છો ને બે ઊંઘ તો ઉડાડવી જ જોઈએ ને આખંડ ઈર્ષા રહી છે ને તમને એના કરતા મોટા થયા સાય પણ વિશે બદલી ગયા હા એસે આજ તો વિશે બદલી ગયા હોય તમે માલી બાપ વિચાર કરો ખબર પડે તો હોય શું બનવું તમે કરો કે ન કરો અમે કરીને અહીંયા હારો હાર ચંદા લઈ બેઠા હોય ને છોકરા ને કઈ પણ આ તો ઈર્ષા નહી કરવાની ખરું ને દ્રો કરો થાય એવી ન કરવી એવી જ કરવી બોલો ભાઈ ભગવાન બોલે શું જાજુ નહીર્ષા થાય કોઈ ને હે નો થાય તમારે દેવ પ્રસાદ ઈર્ષા આવે કે નો આવે અને જેમાંથી માન જડે એ તો હવું કરે અને આને માને જડે કઈ મોટા થોડા કહેવાય અહીં આવે હે અરે આપડો માર્ગ તો એવો છે કે ઈર્ષા માર્ગ જોઈએ નારદજી શું કરી ગયા સુભદેવજી શું કરી ગયા પોતાના મુખા રવિંદ હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે રાધિકાએ સહિત એવા જે શ્રી ભગવાન તેનું ધ્યાન કરવું અને મોટી કૃપા થાય છે અને એની ભક્તિ એ કરીને ભગવાન એને વચ થઈ જાય છે વચના પ્રથમ એવી રીતે પ્રથમ પ્રકરનું પાંચમો વચના હાલવાનો રસ્તો કરી નાખે ખેતર માં તો પછી એમાં વાવે એટલે શું થાય કઈ નથી આમાં તમે તો આમાં અમે દેવ છીએ પેટમાં બહુ પડે અમે આજે આખા સત્સંગમાં સ્વામિનારાયણ ના સિદ્ધાંત ને જાણતા કોણ હે આમાં નોરિયો નોરિયો લેવો રાજીપો છે એને કોઈ જોતું નથી આ તો ધ્યાન ના અંગ વાળા ને વાત કરી છે શું દેવ પ્રસાદ કે છે કઈ રાધેભાઈ સહિત શ્રી કૃષ્ણ ભગવાન નું ધ્યાન કરવું અને મૂર્તિ હૃદય ને વિશે ન દેખાય તોય પણ ધ્યાન કરવું એમાં આગ્રહ જો રાખશે તો ભગવાન કૃપા કરીને આગ્રા ઉપર આગ્રા ઉપર બાર કે રાધેકૃષ્ણું છે રાધે કૃષ્ણ ખોટું સમજ રાધિતાજી એ શહીદ એવા ભગવાન અને યોગ માં ભગવાન એકલા હોય અથવા ભક્ત ની સાથે હોય ત્યારે ભગવાન નો કઈક મુખ નો ઉછાળો જુદો હોય ભગવાન ની મૂર્તિ ને શિક્ષા પદ્રી માં રાધા નો હું અર્થ કર્યો ભગવાન કાર્યો ને સિદ્ધ કરનારી શક્તિ ભગવાન ની એક એવી શક્તિ છે ભગવાન નું જે ભજન કરે પાણી પીવાનું દોડા દોડી કરું મને આવડે પડવા દેતા નથી થઈને તે ભગવાન છે પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા તો તે દોડા દોડી કરતા ભગવાન ને માણસે નથી એ કોઈ ને પરાધીન નથી પેલો એની અનંત શક્તિઓ છે શું અનંત શક્તિ સંકલ્પ કરે ત્યાં બધા નું કામ થઈ જતું હોય એ શક્તિ નું નામ રાધિકા છે ભગવાન પોતાની પણ આ આપણે માનસ એવા છે ને એટલે બૈરા નામ પાડી દઈએ અને કૃષ્ણ અવતાર માં રાધિકા જે કહેવાના ક્યા હતા કૃષ્ણ અવતારમાં ઇતિહાસો તો વાંચો અષ્ટણીઓ નામ અને રાધા પાછું રાધાકૃષ્ણ નું ભજન માં નામ નહીં કે લક્ષ્મી નારાયણ બોલાય હે બાકી અષ્ટ પટાણીઓ માં કોઈ નામ નથી જો ભજન માં અને ભજન માં રાધા કૃષ્ણ નું નામ પણ આ કોણ કેને સમજાવે શાસ્ત્ર દ્રષ્ટિએ એટલે બધા કાર્યો ભક્તો ના એ શક્તિ જ પૂરા કરે છે ભગવાન દોડાદોડ નથી મેહનત નથી કઈ નથી ભગવાન નિર્ગુણ નથી ભગવાન કરોજન ભગવાન કાપી નાખે છે તો અંધારું દેખાય બીજું હું દેખાય પછી ઓલે શીખવાડ્યું આમ સો હમ માંગ સૌ સૌ હમ માંગ પછી ઘરે બેઠો બેઠો પછી કઈક બોલે બીજો ભગવાન અનંત કલ્યાણકારી ગુણે યુક્ત અને આ જગત માં બહરા એવી બહરા ત્યાં હશે એમ આઈની ભાવના ત્યાં કરો તો માહિત કરી તમે ભગવાન એલો હવે આવશે મજાનો આ વચાણ પૂરું થયા પછી છઠ્ઠું ના હાથમાં આવે ને હાથમામાં બરાબર પછી મોટા મોટા સાધુ વહી આ ગયા એને તો બરાબર સત્સંગ ના થતો હરખો કરી અમે પછી ખુબી માંદણું કર્યું શું પાણી પીડ્યું હોય ને એમાં ઘર્યા માંદણું થયું તૈયાર પાણી નહી આ એના પરિવાર ના બધા બેઠા એમાં ચોખમ પાણી હોય કે તમે આનો વાક નથી આજ આવનારા માંદણા માં અને આને દોડી નાખ્યા બિચારા પાણી કરી શોખ છે એમના શિષ્યતા એવા સમર્થ હતા એને દેહ મેલવો પણ વિચાર કર્યો ગાવડા કોઈ ન હોય ને એવા જબરા છે મારા દેહ છોડવા દેશે નહી છોડવા નજીક કેટલી સામર્થ્ય છે વિચાર કરો હે એટલે એકાંત કરો મારા માર્ગ માં વિરોધ કરશે કે દેહ મુકવા નહીં દો વિચાર કરો શિષ્યો માં કેટલી સામર્થ્ય એ છે કે ગુરુ ને દેહ નો મૂકવા દે કોઈના હાથમાં હોય પણ એવા ઈ તમારે એકાંત માં વયો શિષ્યો નો જાણે એમ કોઈ કાર્ય કયો એવો દુનિયામાં માણસ છે એ બોલે પણ તલવાર લઈ ને આવે ને કઈ તો એમ કયો એવો શિષ્ય કે ગુરુ ના માર્ગ એ છે આપણા આપણે ભેગા થાય છે આવી રીતે તૈયાર થવા આટું ભેગા થાય છે એવી સમજણ કરવી જોઈએ ને એ ભગવાન કહી શકશે પૈસા જોતા નથી સાધન જોતા નથી મન ને બદલાવવાની જરૂર છે આમાં જે મન કેવળ માહિત ભાવ માં રાત્રિ દિવસ આનંદ કિલોલ કરે છે સમયે જાવ ઉત્સવ જાઓ ગમે એટલો આનંદ પણ તમે માહિત ભાવ માં કરતા હોય અને ઊલા ને એ સગવડ યાદ આવતી નથી ઉદ આવે કઈ યાદ આવતું નથી પેલા થી જોવાનું ઉમર કેવાયુ પેલા હવા હો સાદુ હતા એકસો છવ્વીસ એમાં એક સં્યાસી હવા હો સાદુ અમારી ભેલો રંગાઈ ગયો પછી હતા કે જમાના થોડા મને વિચારતા આવો ચૂલો હળગાડવો ખાવું આ જાત્રા કઈ જાત ને બઉ ભોખતો પછી મન મજબૂત કરી લીધું આજે રાંધી લેવું અમારી જોડ મળી આવ્યો આપડા દેવ સ્વામી નાનું સેવાદાસ સ્વામી ચાર પાંચ વરસમી જશું પણ આ બધું કેવા મને એ હોય રાખી બે જણા કીધી ત્રા કરો મને તો તમારી ભેલો બહ વિચાર થાય ખરેખર ત્યાં હોચિંદ ગાદી લેવ ના રહી હું હતો ટીમી ગામ સાધુ આવો સાધુ બધા માણસો ગ્રસ્ત ત્રણસો ચારસો હતા આવો આવો આવો આજે ચારસો પાછા ગ્રસ્ત એ મુંબઈ ના ખંભાત ના ને સુરત ના સોડું ખરું હા સ્વામી ને સલાહ લીધી સ્વામી અને રસોડો સાધુ ને ઘર મેળે રાંધી લેવું સ્વામી ને અમે કહ્યું કે એક કામ કરવું છે આપડે આ મણ લો બાંધી અને રાત્રિ ને આમ લુગડા ઉગડા દઈ તો બતાવી દે ખર વેડી હવા ખાઈ વચનો બતાવી ટોપલા મોટા મગાવ્યા ભરી લોગડા થી બાંધી દીધું પીધું નહી રસોઈ નહી કઈ નહીં ક્યાં મળે એવું ફળ ફૂલ કઈક મળે એ પેલું ખાતા જાક ને ઠેકાણે લે બે હરિતો ગુના વાળી મોરમ ભરી બે વિસાવદન ને પથરામણી કરી હતી પચાસ ધોતિયા ના આવેલા ભણતો ત્યારે એ ગાડી નો પ્રયત્ન કરતા આવતા જતા હું હાજર કથા વાર્તા સભામાં મેળી વાંચું એમાં એને છાપ પડી ગયેલી આ સાધુ હારો છે જો આવે ને તો આ બધા કથા વાર્તા આવે તમને જાત્રો વાંધો એટલે હું સાધુ થી ઓછું મારી પાસે પૈસા નો હોય ઠીક સરકાર કઈ થોડી માફ કરે એટલે મારાથી નો હોવા મને તમારે ચિંતા નઈ મેં અમારો ભાર તમારી ઉભર બીજા સાધુ ચાર ચારે ચાર ટિકિટ નું શું થાય તમારે કઈ ચિંતા નો બે હપ્ એને કર્યા છેવટે મને આ પડાય ત્યાં ઉના પડખે દર્શન કરી તમે શેઠિયા છો ટિકિટ આપો એને એની પાછી લીધી ટીબી મને થઈ ગઈ અમારા વતી તમારી ક્યાં માર્યો સભા મારી પાસે અમે હવાર હાજર કથા વાર્તા કિર્તન અમારા સ્વામી હતા એ બે બોલનારા બહુ બોલનારા કીર્તનો કંઠે બઉ લખનઉ ગાડી બદલે નાની ગાડી આવી રસ્તો આપડે છપૈયા અહીંયા આવી છે હવે ભગવાન સિવાય ન બોલાય કઈ આપણાથી આટલું દર્શન થયા પછી પાણી પીવું દર્શન થયા પછી ખાવું દર્શન થયા પછી બોલવું ભગવાન સિવાય ન બોલવું તાણી ને બોલે અને ચોહિટે ઉતરો કોના સાધુ સાધુ તો અમારા ગુરુભાઈ યો હવે હું જાણું ને કા ઠીક છે પણ મેળ કહેવાય હું કહીજ પણ માને એવા નથી તમારા સમજ મેં પાછું કોઈલા હોય ઉતર્યા ઠાકોરજી ના દર્શન થયા ત્યાર પછી બોલતા બંધ એટલા તમે એટલું બોલો ને બોલો બોલો આજ તો તમે હોશિયાર છો તે હોશિયારી તમારા જેટલી નતી હોય છે ભાઈઓ આ કલ્યાણ આ જઈ આવ્યા આ બે પૈસા દઈ આવ્યા એટલે કલ્યાણ થઈ ગયું એમને કઈ કર્તવ્ય જ નહિ હોય હમી બોલું ભાઈ બઉ દેખું જો અમદાવાદ ના સંસ્થાપક વિદ્યા સધર્મરક્ષક પરમપજ્ય શાસ્ત્ર